મહારાજે કહ્યું હું આવી જઈ રહ્યા મારાજે ખોટી જેવું આપ્યું આવું ઉચિત થયું એટલે શોધવા કરતા ખબર પડી કે આની ઘટી મારા એ થઈ ગયો પાછું ગયા અને માન ગયું મારા એકલા કઠા પછી બાદશાહ બાદશાહ સમજ્યો કે આ મહારાજ ની જોડે બે મોટા મોટા સિંહ કથા છે વાપરે નહીપરે તો કરતો સાહેબ તમે જોશ્યો તમે આ ટોળા માં આવશે મેંસક ધરાવતા હોય પણ હિંસક બીજા પર હોય ને છોકરાની બહુ હોય દીદી હોય પોતાની એ બધા ને સલામત રાખે છે એટલી બધી હિંસા કરે છે કે શું કરે આખો ધારો એવું નહી ઘરમાં નહી બાર મારી દીદી તને નહિ મારું કે દીદી માખું બોલી દીદી એ ખરો માખું બોલી બધું ને કાકું બોલી મેન છે આ તો ઘર માં ઘણી થઇ જ ઘણી થઈ જતા છે દલી થઈ જતા છે આખો દારો હિસાબ કરે છે ત્યાગુ નો ત્યાગ અને પછી ડાળ માં થશે ડાળ માં થટાકા નીકળ્યું ભાગ જેવું બોલે આ સ્ત્રીઓ બિચારી હે આજે મારી ના વિરોધી એમાં જે ધોકા પડ્યું અમેરિકા છે એ બટાકા હોય ગયું અમારે દાળ માં કાગડો જતો હોય અને કાગડા ના ટુકડો પડ્યો હોય ચાર માં અને અમારી ડાળ માં આવે તો અમે કશું ના થાય ના મારીએ અને ટુકડો હોય ત્યારે આવી રીતે એટલે અમે શું કરીએ કે કોલું કરીને કિનારે કિનારે મૂકીએ તો પછી જાણવા માં પછી દુઃખ થાય એવું ભાઈ ના કરીએ ઉગાડી દે કરી દે ના ખાઈ કચાય નહિ કરવાના કસાય ઓછા કરવા માટે આ કરોલ ચેક કરવા ગયા છે તો આ કસાય વધારે આવે ભાઈ ઘરમાં ઘરના માણસો ને શેખ છે વધારે વધારે એવું શીખવાયુ મન જ ના થાય છે એનો બધો વિચાર થાય છે કેવું નાના હતા પણ સમસતા થઈ ગયા બાકી પાછા થી થાય ના થાય આપડે હે મારી ગયો મહારાજે શું કર્યું મારા ઉપાસ દુકાનો મેળા ભર ઉપાસ પ્રેસિડેન્ટ કહ્યું આ આ મને ખબર મળી છે ચાર ગાયો આપડે છોડાયેલા બધા કપડા પહેરી કપડા પહેર ના એ સમજી ગયો બઉ દયાલુ લોકો ચાર ગાયો લાયા તો ત્રણસો ચારસો ભરાયો હતો અને બારસો ભાઈ લઈ ગયા લોકો એટલે મૂડી વધારી ધંધો વધારે કરવા માટે બઉ નુકસાન થઈ રહ્યા છે આફરમ 13 4 4 ગાયો લઈને આયા એનો કદે ન મારું કુવાયો એટલે ઘણા દેઢિયા ઉભા થયા આ બટરો ભારત માં મુરા પાળ વળે કે માયા જો પડેલા પડલાય બધી ભારત કે કે આ ડાયોના શું કરીશું કે જય સાહેબ સા મહારાજ કહેગા કે ક્યાં હાલ ઉપાઢે પર બેરતલાય દીકાયને મારા વિચાર કરવા જગ્યા છે આ શું કરીશું નવું નવી ઉપાધારાજ કે આપી દો તરીકે આપડા તરીકે આપી દો બરોબર ને એટલે આ લોકો ફાલતું આવ્યું બ્રાહ્મણ એટલે તપાસ કરી ગાયું દાન આપ્યું કોને આપ્યું કઈ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ વડા રાતે રાતે જઈને કથે બ્રાહ્મણ મારી ત્યારે છોડાયોડાય બાપા ના બતાવ શું ગાય બચાવવાની રીત હોય આ રીત હોય જેનાથી ઉઠા પૈસા વાળા થાય ન થાય રીત કેવી હોય છે એ લોકો એક ઉઠતું જ આપડે રીતે કેટલું જોખમ થાય છે પેલા છે બીજી બધી મુસામાની કા ને બીજી કરી પૈસા ધીરે મોટો ધંધો હવે વ્યાજ હિસાબ રહ્યો નહી હવે કઈ લોકરતરી જોઈએ નહી તો વ્યાખ્યા નહીં એટલે કૃષ્ણ ભગવાન ને અર્જુન ને પ્રશ્નોતરી દે છે ગીતા પછી મહાવીર નું દેવગુર સ્વામી જેવી પ્રશ્નોતરી દે પ્રવચન ના કરે મોક્ષ મારું પ્રવચન ના હોય વ્યાખ્યાન ના હોય શંકા નું વ્યાખ્યાન બોલે પુસ્તકો મન ના ખુલાસા થયા નથી એટલે ગૌતમ સ્વામી એ પ્રશ્નો ઉગાડ્યા કર્યા અને મહારિત સ્વામી જવાબ આવ્યા જે રીતે પ્રશ્નો થાય અને એનો જવાબ મળ્યા કરે એમ કાબુ રાખવી કાબુ ના રાખવી એ તો છે મુસલમાનો રાખે છે મુસલમાનો બધા રાખે છે અને ઇન્દ્રિયો નો સંયમ એ ત્યાં આવતા આપડા સાધુ આચાર્ય સંયમ ના કેવાય ભગવાન સંયમ ના કહેવાય લોકિક સંયમ કેવાય લોક કહેમ અને સંયમ કહેવાય નઈ સંયમ ને સંયમ શું પાછળ સંયમ માં બ્રાહ્મણ સંયમ માં સંયમ કરે સંયમ સરસ છે નથી રાખ્યું એમ હંડ્રેડ પર્સન્ટ પછી તમારે એક કરો એક સાઈઠ હજાર કે સાઈઠ હજાર ગાડી આજના પૂરી પાડો તો એક અવતાર નો અને પૂરી ના ભે સા અમને ખાટુ તો નથી આપણા કરી મસ્તી મસ્તી બંધ મને તો મન મસ્તીમાં છે ખાટુ નકસર નકો જા ખાટુ થઈ જતો ને કેરાભાઈ જૂના જમાનો થોડો આજે નઈ બધો ભલે ને વખતમાં આવે નકસર આવનાઈ જશે મને જઈ દે કેરા રાતમાં તાલજો લે આવે ને સુકેલું બધું ચાલે ક્યાં આવે ને ના સુકેલું ચાલે છે આપડે સુખવું ચાલે ના સાહાઇડ્રેટ વાળું ચાલે લપકા પડી ગયેલો શું થયું મન કેવા થઈ ગયા લપતો લપકા તમારને તરીકે કોબ અપમાન કરે ધાર લખમી દે એ મારી નબળાઈ છે ને આ આપણી એક ભરી નબળાઈ છે નબળાઈ છે કાલકાલી ડર છે હા ડોક્ટર કાલકાલી લખે બધી આયે છે બધી આ પણ બનાવી હોય છે અલા અધિકાર નથી અલા હા કેલાસ નાટક પણ અત્યારે તમે નાટક નથી કરતા નહીં એ શીખીએ છીએ નાટક કર્યા શું એક્સ કોઈ બનાયા છીએ માણુ છે હજાર ભેગી થવાથી આ બધું ઉભું થઈ ગયું થઈ ગયું પોતાના ગુધાન છોડે થાય તો કેટલા તંતુલા દેખાય બધા દરેક ટૂંકા તંતુલા દેખાય એવું બહુરૂપી છે આજે એ જા દેખમ દેઈ દેવની ગુરુનો સગાવડો રૂપી એ જા દે સાદી કે દે પુત્ર બોલાવાનું મુટરનું ફોનામાં આજે તમારી અંદર મનમાં શું ચાલ્યું છે મનોભયે જ્ઞાન પૂરું ના કહેવાય એટલે પૂરું થતું નથી આ વચ્ચે ના આવતો મત જ્ઞાન સીધું થઈ જાય અને આપડે વચ્ચે કોઈ ને ઈચ્છા હોય તો થઈ જાય દેખાય બધું જેટલું જેટલું સીમા વારું અમુક સીમા દેખાય અને તેવું જ્ઞાન એટલે અતિમ જ્ઞાન સીમા રહી જ્ઞાન જ્ઞાની પુરુષ ને બધા બુદ્ધિ ના હોય એટલે ત્યાં કઈ મદપર મદપર હોય અમારા મન માં શું ચાલી અમને બુદ્ધિ નો બુદ્ધિ અમારી હોય બુદ્ધિ હોય ને એ લઈ ગયો હોય ને કેવા ગુરુસ્થાન થાય જોઈએ કયા પુરુષ ચાલે કે મને ભરીએ તો એનું જ્ઞાન જેવું થયું સંજોગો જોઈએ જોઈએ છઠ્ઠું સાતમું સારા જોઈએ મને પડે થવા માટે મને ભર એ માટે સાતમા ઉપર જ જોઈએ मज्ञान स्त्री नौगु। ना था। नौगुण। नौगुण दे ત્યાગી હોય ગ્રહસ્ત હોય એને કશું અમે ગૃહસ્થ મુ પુરુષ છીએ તમારે જાતે કેવું પડશે કેવું પડશે કેવું પડ્યું બે કલાક થી બેઠા છો તમે પરીક્ષા ના થાય શું કરવું પડે શહેર થયા નથી મુક્ત પુરુષાર મુક્તિ થાય નઈ મુક્તિ કોઈ હોય નઈ બરાબર આત્મ જ્ઞાન ના હોય ને આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન મને શબ્દ ઉપરથી મારી વાતચીત ઉપર થી પરીક્ષા કરી શકે શાસ્ત્રો નું જ્ઞાન બોલું ને બઉ મોટું શાસ્ત્ર મને રામચી પૂછ્યું કે આપને પુસ્તકો માટે સર્વજ્ઞ નથી શું છું કારણ સર્વજ્ઞ સર્વજ્ઞ થવાના કારણો જે કે કારણ સર્વજ્ઞ કહેવાય શું કેવાય બીજો માણસ અમલે કે હું મુંબઈ જઉં છું અહી પછી અહીંથી થોડો ઘેરે ગયો હોય જે તમે તો તમને પૂછે તમને પૂછે કે આપ એક કાલે મુંબઈ ગયો એ આજ મુંબઈ ગયો આપડે અહીં છે હજુ તો કે છે ને પહોંચશે મુંબઈ ગયો એમ કેમ કશો કે વ્યવહારમાં કારણ કે કાર્ય થશે એવું આ કારણ સંલગ્ન છે કારણો કેવી રહ્યા છે બરોબર છે આ એક જ ચાર બાકી એક જ ચાર બાકી બીજા ચાર સંલગ્ન થાય શું અને આ કાળમાં સંલગ્ન કોઈ થઈ શકે નહીં તે થઈ ને જવાનું દેવા લાયા ત્યારે જાય આપડે કહીએ ગયો હમ ભાઈ આ મુંબઈ ગયો આ મુંબઈ ગયો મુંબઈ ગયો એવું કહીએ ને બીજો પ્રશ્ન પૂછો આ બોલે છે કોણ હે એમ પટેલ કોણ બોલે બરોબર સમજાય ને સર નાની મોટા મહાન એમને ફક્ત આ શંકિત થયું નહિ ના હોય તો કેવાય બીજું શું કેવાય ભાર પોતાના જ પાડેલા હોય આગલા ભવના આગલા ભવિદું ગયા અવતાર આપણે કેરીઓ હોય કે અવતાર ભેગી થાય નહી આ લોકો ના કહેવાય આપડે મારી ખ્યાલ આવે કેરી બઉ સારું સારી વસ્તુ વિટામિન વાળી છે પછી આપડે ભાઈ પણ મળે નહિ ભેગી ના થાય એટલે અંતરાય કરેલા આવે થાળી જમવાની તૈયાર છે ભૂખે છે એમને મંત્રાય ને જો ઘણા હા બસ બાકી મોગ તો આ દિવસ તમારે બહાર લાભાંતરાય દાર્યા દાણાંતરાય બીજી ભોગ ઉભો ભોગ ને ઉભો લાભાંતરાયંતરાય તેમજ ને ભોગ નો ભોગ અંતરાય પડ્યા હોય ઉપભોગ ના અંતરે ભોગ કોને કેતા છે અને ઉપભોગ કોને કેતા છે એક વાર ભોગવેલી વસ્તુ ભોગવ ભોગ કેવાયું છે ફરી ફરી વપરાય કે આચાર્ય ભગવન તો છે અત્યારે એ બધા સમ્યક દર્શન નું વર્ણન તો બઉ સુંદર કરે છે એવું છે તા નિર્ મિત્રો આ છ પ્રકૃતિ થાય તારે સંકેત થાય છે કસારો કોઈ પડ્યા છે પણ ઉત્સમ થયેલા છે તમારે સાહેબ કરવું છે અને બધા જે છે બધા ઉભા બેઠા તે હોય છે કે છોકરા છોકરા તો ઉઠી હોય ના બે હે એમાં એ તો બુદ્ધિ ની જ વાતો હોય કે બુદ્ધિ ની વાત હોય છોકરો ના બે હે ના બે હે એટલે હાથ ની વાત હોય ને ત્યાં બધા બે હે અહીંયા છોકરા ને ઉઠાવ્યા બે હારી ઉઠે ઉઠે નહીં અને હાથ ની વાત હોય તે સાચો ધર્મ અને તે સાચી વાત બધા ભેગા થાય બુદ્ધિ વાળા થાય અભુદયું મારાથી રોડ કરી ભેગું થાય તો કઈ સામાન છે ભેગું ના થાય ત્યાં આગળ ખોટી વાતો છે બધી વાતો શું કરે એટલે મારાથી બુદ્ધિ હોય રમણ મહાનસિંહ અને એક આમ પેલી સાચી વાત છે બાકી જ્યાં આગળ હારજી બાળકો શકતા નથી બારમું ગુણસ્થાન બારમુકસ્થાન બદલાય કરે શું કરે આ બધા સ્થાન આપ્યું પછી પાસમા જાવ છઠ્ઠા હા કારણ કે એ કાયમ ના રહે બાબુ ગોઠસાડું કાલે ગયા શુકલે ધાર ઉત્પન્ન થાય છે શુકલે ધ્યાન ઉત્પન્ન થાય છે શું કહેવાય તમે શુકલે ધ્યાન ઉત્પન્ન થાય છે છોકરા નથી કોઈ બે નહી બધા કંટાળી જતો રે ચાર સાધુ બધી બુદ્ધિ ની વાતો નહીં પડે જ્યાં બુદ્ધિવાદીઓ બીજું ભેગું થાય નહી બધા બુદ્ધિવાદીઓ ભેગા થાય બધા જીયા જીયા હાજી હાજી પ્રમાણ છતા હાર લક્ષી ના જાય ને હા ના જાય નઈ તો પંદર વેચા છે ભગવાને કહ્યું રાખજો ના હોય તો લખી જાય રવિધાન બાધારી છે ને આ ના જોઈએ આ ના જોઈએ મજબૂત રહે આપડે આચાર્ય માણવાના પણ મારે સી ગણો તું ને જ્ઞાન આપતી માવી ની પાઠ દીપાવી હોય દુનિયામાં કોઈ હોય એવું મારી કેવું લાગે માન બાર ગાતું નથી અને સભાઓ બધે છે સમવા માટે જ નથી હોય છે ધર્મ આત્મા હોવો જોઈએ કેવું હોવો જોઈએ માનતા હોય તેની જોડે હા તો પુનઃ ના માનતા હોય જોયે મિટિંગો કરે છે ઇન્ટરનેશનલ ની અરે બસ ધપુ સમજતો નથી કારણ કે આત્મા ને બે જણ માને છે બરોબર સારી રીતે જેવો છે એવો બે વેદાંત અને બૌદ્ધો તો ક્ષણિક છે આત્મા શું કે છે એટલે બે આપણા બધા ઠેકાણ રાખવા પણ બધા ક્રિયાકાંડ બધી બતાય છે એટલા માટે અને બીજું ક્રિયાકાંડ થી પુન્ય બંધા છે પુન્ય બંધા છે એના માટે જયારે ભગવાને કહેલું જ છે કે જયારે શીર્થકો ના વિચરતા હોય જ્ઞાનીઓ ના વિચરતા હોય ત્યારે આ ક્રિયાકાંડ માં પડ્યા કરશે કે લસી માં પડાય તમના ભાવ વિચારો નાનો હા જગા દાખવું ઈંચાઉ તમે આજમાં રીતે હિંસા થવા માંડી હોય થવા માંડ્યું